the video like do emotional health in group coming to sorry chord get out more to teach to carry coming to sister look at here you view point apart i am the principal view point ambe tell you right zara there are two view points to solve this puzzle there are two view points to solve this puzzle related બアドレス ઉલખા દેગલે એટલે દી ભાઈને સેલ્ફ રિયલાઈઝ ગાની પુરુષ આ શબ્દ આ નથી ગલે સેલ્ફ રિયલાઈઝ તો આ તો જનરલ સેલ્ફ રિયલાઈઝ સોલ એવો વાપરે છે આપડે ગાની પ્રતબ્દ બરાબર જીવન મુખ આ કોન્સેપ્ટ મેન કેન રીઅલાઈઝ સો ટેલ રીઅલાઈઝ મેન કેન રીઅલાઈઝ ઈટ સો ટેલ રીઅલાઈઝ મેન કેન રીઅલાઈઝ ધ અનરીઅલાઈઝ્ડ સો બરા મેં કોલા નથી ના બોલતો હમ ટેલ સુકાયલા સેલ્ફ રીઅલાઈઝ હા સેલ્ફ રીઅલાઈઝ મેન હા can realize ah self so can can self realize men can get realize tumhe lagta hai can realize correctly correct bravo bravo can defeat the correct Well, really he happy na? Well, he happy na? is is the culture, culture position culture of the... the position of ...only કલ્ચર પોઝિશન કલ્ચર ઓફ ધીચર મુક્ત આનંદ કન્સર્ન પોઝિશન ઓફ મુક્ત આનંદ વાક્ય ભાઈ હું ઠીક કરજે વૈજ્ઞાનિક એટેચમેન્ટ એજ ડિટેચમેન્ટ is the product and self ignorance <coughs> and attachment and detachment અટેચમેન્ટ ડિટેચમેન્ટ રિઝલ્ટ ઓફ ભૌતિક રૂટ કોઝ ઓફ એટેચમેન્ટ આર ધી રૂટ કોઝ એટેઝ ફોર ધી મટીરિયલ શું જોઈ લઈશું attachment and detachment are the root core batch <coughs> 4 <coughs> vedas 4 4 vedas are, four vedas four vedas are. <coughs> are not the cause of self realization are not the cause પોતે જ બોલે છે i with mine without mine ek tarah mula zara and, without and is without mine and is without mine mine am i any and is without mine ય માં who self with my is jivatma no self is his, he, he, he, he, he, he. with my akarnat is with my, my is my window indra dev my was united hmm. with my but is you see the difference among jivatma this self is with my is your is your self without my is called Man can do only egoism. Man can do only egoism. <coughs> only egoism. Ego. Ego. E-G-O-I-S-M. E-G-O-I-S-M. Egoism. Conquer. And not the worldly products. And not the worldly products. And not the worldly products. Not the worldly products. products. વડે પ્રોડક્ટ વડી પ્રોડક્ટ ઓનલી ગોઈઝમ એન્ડ નોટ દ વલ્લી પ્રોડક્ટ વર્લ્લી કોલ્ડે ંગ વ્યવસ્થિત you didn't there no evidence fuck world so good no evidence good you going there is no evidence be happier one two one worldly happiness દુઃખ હાથ પોતાનું સુખ ઓછું થાય છે લોકો પાસેથી સુખ લેવામાં બધા નો સાથ છે શબ્દરૂપ નથી સદર શબ્દ માં છે આ શબ્દરૂપ નથી શબ્દ થી સમજવાનું શું છે ભાઈ બરોબર લાગી ગયું એક દાદા આપડે પેપર માં છપાવવું પડશે આ જગત નો સાર આ રિલેટીવ અને આ રિયલ જેને ભૌતિક સુખો જોઈતા હોય તો આ રીતે આરી ગલીઓ નાખે આરી ગલીઓ છે ને તેમાં નાખે છે એક જ દાડો પેપર મેરે જશે હવે જગત ના લોકો શું કરે છે આ ટાઈમ થતા કહે નહિ હવે તમારે અમારું આમ કામ છે એટલા બધા કાચા કાપેલા બાર વગર કાચું કાપ્યા ને ટાઈમ થઈ ગયો છે હવે સહયોગ ને સહયોગી કાળા બહુ જોઈએ રાખવી પડે અહંકાર શું કરે છે એ ખસે ફરી વાર કે આવ્યો કે પોતે ફરી વાર કે આવ્યો ને એક વાર ખસી ગયો એ કાચું રહ્યું કાચું રહ્યું એટલે પાછું આવશે નિવેડો ના આવે નિવેડો આવે નહી કોઈ વસ્તુ ના નથી આવતો નથી આવું ત્યારે તેથી આપડે કહ્યું સંયોગો વિયોગી સ્વભાવના છે એનો વિયોગ કાળ લઈને આવેલો હોય સહયોગ पी अहकार दखल करके अहंकार दखल, दखल, दखल कर हिस्सा ना जाए जब उगरा खाड़िए अपने भाई होता है पास खाड़ी जातने अक्कल वालों मानिए जात ने अक्कल वालों ने ના હોય પાછું કાઢવું એટકો મસ્ત કોન્સ્ટ્રાક્ટ કેસ ને આપી દે છે મારે તો અડચણ પડે ની કોઈ થોડું અડચણ સંસાર છે હીરાબા પહેરી ફરે હીરાબાદ કે દાડો બરોબર નાસ્તો પાવ ખાય અને પાછું બધું મારે આ નાતો કરાવીએ તો આ જાય મુશ્કેલી મારા ના કરવું પડે ડાક્ટરે શું ખબર મુશ્કેલી જોયેલી નહિ અમેલું હોય ના લીધી હોય ધંધાદારી માં તે માર્યું ના જવું છે ફેરફાર કરવા જેવું લાગતું હોય કોઈ વાક્ય બને એટલો ના ફેરફાર કરવો પણ કઈ લાગ્ય રાખ્યું હોય આપણને બતાવીશું ખબર છે નહી હોય અને ત્યાં ત્યાં સુપૂર્ણ જ્ઞાન ને રાખવા માટે સત્સંગ કુસંગ ભરેલો હોય ને પરિણામ ના આપે જ્ઞાન પરિણામ ના આપે એના ઘર એ કુસંગ છે એટલે જેનાથી ત્યાં રહેવાય એ ત્યાં રહી શકે છે એક મહિનો રહેવાનો હોય ને તો માણસ એમ દાખે ડાખે જિંદગી જીના શુક નથી ભોગવું શું બોલવી જો વાત સુધી નઈ તો એ તો અક્ષર દમ દેવું હત અક્ષર અક્ષર દમ ભાઈ દુનિયા ઉપર આયા ના બોલાવાના બોલાય બોલાય કરે છે હા બોલાવવા કાઢવાનું સંસાર પૂછો તમારે તમે કર્યો કઈ પેલો કર્યું સમયે નથી દાદા કરેલું અત્યાર મારે એ નહી હોય તો એ હોય તો ઠીક એ સહયોગો તો સહયોગો માં જ રાખે છે જગત તાર મા સહયોગો એગો મેન દર્શન એક પણ સંજોગ દુખદાય જ હોય સંજોગ આત્મા આ સંયોગી છે એનો સહયોગ કેમ કામે સહયોગ થી ત્રાસતા સંજોગ ના ભવા વાત કરી હોત ને તો કરી વાત જ નહીં કરી બીજું છે કેભાળદેવ ભરી ધોની બધું કે જ્ઞાન પુસ્તક ખાસ ખબર નથી જ્ઞાની હૃદય માં અને લોક શાસ્ત્ર માંચાર્ય મારી પાસે આવે છે દાદા કે છે એવું પેલા માં લખેલું છે દાદા કે છે એવું પેલા લખેલું છે એટલે હું બધું ઉધાર થઈ ગયું તેમાં લખ્યું છો રિલિજિયસ બુક માં નથી થયું પ્રોસે પ્રોસે હા ટૂંક તેનાથી કેચે ये दिन क्या बोलते हैं आज क्या बराबर है बराबर है फेल इग्नोरेंस कैन नॉट बी अनवील्ड सर क्लियर इज बाय रिलीजियस प्रोक्रिएटी ऑफ बुक क्या वो पेपर करो पड़ेगा एक प्रोग्राम सदा करो पड़ेगा अ फेल इग्नोरेंस सदा फेल इग्नोरेंस कैन नॉट बी अनवील्ड बराबर हां मैंने भले विजय शब्द जरूर है बराबर ये दाना करो હેપીનેસ ઇઝ ટુ ઇઝ કલ્ચર સ્ટેટ પોઝિશન કલ્ચર પોઝિશન ઓફ મુક્તાન કલ્ચર પોઝિશન હા કલ્ચર કાઇનટિક પોઝિશન ઓકે બોલીજન કન્સર એન બચે તે આ જે મુખ હોય મુખ છે એનો અહે દે બાય કન્સર પોઝિશન કદાચ હા ના આ પોઝિશન કેકડાટ વચ્ચે હા કન્સર પોઝિશન આપ બુકતા આપ મુખતા કાઇનટિક પોઝિશન આપ દે મુખતા એટલે આપડે દાદા ખોટા મોટી જે કહીએ છીએ એ કલ્ચર મૂક્યું છે પણ કોઈ એમ લઈ જાય કે કલ્ચર એટલે સુશિક્ષિત જેવું લઈએ પાછું જે આનંદ હોય છે ને શું કે છે આદે રૂપ કો જવાબ મટીરિયલ હેપીનેસ સાદા આને હેપીનેસ એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ બે શબ્દજી આવે છે હા બરાબર છે અવાજ નો બરાબર દેખ મટીરિયલ હેપીનેસ એન્ડ એન એન હેપીનેસ બરાબર એ બરાબર ઓર વેડા આ નોટ સકોત સકોત નોટ સકોત ખાયું નથી લખાયું નથી એ ઠીક લાગે કોઈ શબ્દ બનવા તો બધું સાયન્ટ વર્લી હેપીનેસ એક if you want any happiness give any happiness to others what you want to give to others when you, ah, yes. you oblige others your happiness increase it ah when you oblige others your happiness increase when you harm others your unhappiness increase so you decide rather to give happiness to others or unhappiness તારીખ છ અગિયાર ત્યાં સુધી ભાઉભાઈ વકીલે ત્યાં બાળકૃષ્ણ નું જ્ઞાન કૃષ્ણ એવું ખોટું નથી બાળકૃષ્ણ નું જ્ઞાન એ દીવો છે એના માટે નથી જે દીવો લાયકા એના માટે યોગ્ય સરકાર નું જ્ઞાન કોઈ કોઈ નું ખોટું નથી સુધી પૂરું સમજાયું ના હોય ત્યાં સુધી અત્યારે તો વિઠ્ઠલ ભાઈ હોય ત્યાં સુધી હોય ને અને વિઠ્ઠલ ભાઈ હોય ત્યાં સુધી કર્મ બંધન હોય ને કર્મ બંધન પછી થવું જોઈએ પછી એને કર્મ બંધન ને પછી અકર્મ કર્મ કર્મ અકર્મ દેખાય કેવું દેખાય તમે કર્મ કરો ખરા કર્મ માં અકર્મ દશા કઈ બૌદ્ધિક રીતે સમજે ત્યાં સુધી કે આત્મિક રીતે સમજે ત્યાં સુધી આત્મિક રીતે બૌદ્ધિક રીતે સમજ ના થાય વાત વાત ખોટી એમનો પ્રશ્ન એ છે એની અનુભૂતિ શું મેં એમને વાત કરી ભલે તો કઈ કે પ્રશ્ન બઉ જગત આપડે બે ખબર પડે અગર ભૂખ્યા ભૂખ્યા હોય બઉ અને થાળી પછી લઈ લઈએ મચ્છર વાળા વાંકે તે મચ્છરો અધિકાર છે પણ કરવાનો અધિકાર નથી પોતે જ હોય ને એનો જાણકાર તો પોતે જ હોય ને એનો જાણકાર પોતે જ હોય ને હા બે પ્રકાર જાણકાર एक बुद्धि बुद्धि प्रज्ञा रूप करे प्रज्ञा रूपी आत्मा, आत्मा प्रज्ञा रूपे काम करे, आत्मा काम करे। तो क्या मैंने बाबू के पुता ब्रह्म स्वरूप સચોટપણે ભાન થયા પછી બને કે જયારે પોતાના બ્રહ્મ સ્વરૂપ નું પોતાને પોતાના બ્રહ્મ સ્વરૂપ સચોટ ભાન થાય ત્યારે આ હા એ ભાન થયા છે આ નહી આ દેહાભ્યાસ નહીં પોતાના સ્વરૂપ નું બહન થતા વાર વાર કેમ લાગે છે ધ્યાન કરતા શું થયું સ્વરૂપ સ્વરૂપ નું હા બહન થવાનું ભાન થવું હોય તે જેમ ખેડી દશા છે ને તેતો જતો જતો જતો જાય તારે થાય એનો પ્રયાસ તો ચાલુ છે એનો પ્રયાસ તો ચાલુ છે છતાં ભાન કેમ નથી થતું પ્રયાસ થી બહાર ના થાય અપ્રયાસ થી થાય स अप्रयासू तो मेरे खा अ प्रयास है समाया था फसल प्रयास नहीं भावना मैंने भान थो आत्मा भावना जीवन तो ही ने। पर जीवन तो प्रमाण जीवन है जीवन कूटत जीवन, जीवन बढ़ा बार कसू खुटत जा। नहीं कसू खुटतु पड़े भरवा एक जैसे बंद थे तेरह देश तो वह नहीं पड़ते धरती પણ એના માટે કોઈ પ્રયાસ હશે કે એમને ખાલી એ આપડે દ્રષ્ટિ ફેરવાની વાતો કરવાથી એના માટે કોઈ પ્રયત્ન કરો એ દ્રષ્ટિ ફેરવવા માટે ખાલી વાતો એના માટે કોઈ પ્રયત્ન કરવાનો ખરો कोई ना खरो? जे पेरी आ जे अनुभवी हो संसारे बंधन रहित हो बंधन ना हो तो ये अपने कृपा की दृष्टि बदली आपे કૃપા પાત્ર થવાની જરૂર છે બીજું કશું કશું મહાથી કઈ થઈ શકે નહીં તો પછી એનો અર્થ એવો છે કૃપા સત્ય છે એટલે એનો અર્થ એવો થયો કે આ કૃપા સત્ય છે હા તૂટેલો જૂટેલો હોય કૃપા થી મળે આ વસ્તુ કૃપા જ મળે એવું થયું કૃપા જ મળે એને પ્રયત્ન કરવાની જરૂર નહી પ્રયત્ન કરવાની જરૂર નહી મજૂરી કરવાથી ખાવાનું મળે તક થાય દે આપે મુક્તિ ના બાદા વર્ષે એવું ખરું કે પ્રયત્નો કરે પછી કૃપા વર્ષે करते मैत्त प्र... नहीं, नहीं।, नहीं।, नहीं रह भावना करी से मैंने आत्म प्राप्त पुरुष आत्मा भरुष्ठ बा भावना करी से परे थे कि है के भावना करीरो तो मानव प्रयत्न करिए तो भो बदी आए कोई खोटू नहीं हाथ हो तो बात रमी रमवा जो है रूपी है, अभी, अभी नहीं से चाहिए। ने को आँ ने था। आम प्राप्त स्वरूप नो अव आत्मा नो अनुभव असा काम सहज से सुगम से दुर्लभ से એના પ્રાપ્તિ કરાવનાર દુર્લભ હોય છે એને પોતાનું ભાગે કઉ પછી આત્મદર્શન ની અંદર ક્યાં એની સ્થિતિ આત્મ દર્શન ની અંદર એટલે આ આ દશામાં હું આવ્યો છું એવું એને પોતાને તાવ ચડ્યો છે ઉતર્યો ખબર પડે આપડે દર્દી માં ઓછો પડે તાવ ચડ્યો હોય આત્મા પ્રાપ્ત જ નઈ થયો ખલાસ થઈ ગયો તે પણ ખબર પડે જય શ્રી કેસે કુછવું નથી ભરૂચ ના તો રાડપુર ને આજુબાજુ નો સૌરાષ્ટ્ર બફારો બફારો ના થાય કેવું હોવું જોઈએ ખબર પડે ના પડે મારો કેટલો વરસાદ છે ખબર પડે છે ક્રાંતિ ના હોય તે કાકા જગત કોને બનાવ્યું છે મને બનાવ્યું છે મનોમય સૃષ્ટિ મનોમય સૃષ્ટિ મને આ જગત બનાવ્યું દ્રષ્ટિ માયા તરફ ગઈ મન બન્યું કે આત્માની દ્રષ્ટિ આત્માની દ્રષ્ટિ માયા તરફ ગઈ ચેતન છે એની ઉપાધિ વર્ગી ગયા ઉપાધિ સ્વરૂપ થયા સાયન્ટિફિક સકલ્પ છે એ રીઝન થઈ ગયો क्ष विशेष ज्ञान भौतिक संपत्ति ना आदिजन्य ज्ञान से અને બુદ્ધિ જ ના બુદ્ધિ તમે પછી ચિંતો બોલો અવિવાસ ગામડા ગામડા ના તમે કયા ગામડા ના જે બની ગયું બની ગયું મન મને બંધ કરવાનું સાધન આપ્યું છે આ બધા મન ઉત્પન્ન ના થાય આત્મા એટલે બ્રહ્મ ભરા તરફ જતી ગઈ એટલે ત્યાં આગળ આપણું સર્જન થયું એટલે કે આત્મા છે આત્મા પોતાનું અને આ માયા દ્રષ્ટિ ગઈ અને મન નો ફાધર અભિપ્રાય છે કોઈ પણ વસ્તુ અભિપ્રાય આપે મસન ચીજે ખરા ચીજે કાટુ બોલે માને નહીં